મૌન થઈ જાય મૌન મૌન એ આ ટિકિટ માં સર્વે છે મૌન ઉપર આવવા માટે તમે શું આ સત્સંગ બોલ ભરવાના અને આ સત્સંગ ને ને મૌન થયું છે શું કહ્યું એ મૌન જ કહેવાય ને વિચારો ની સ્પષ્ટતા પ્રાપ્ત કરવા માટે જે કોઈ ક્રિયા થતી હોય એ પણ મૌન જ કહેવાય ને વિચારો ની એટલે સ્પષ્ટતા ચોખાઈ ગુછવાળો ના પડ્યો અથડામણ ના થવી તેના માટે જે ક્રિયા થતી હોય તે પણ કશું નથી જગત ના માટે નથી જગત હેતુ માટે વાણી નથી બધું આપડા એ વાત બહુ ઉમટી નીકળે છે પણ આ વાત કેટલા આટલા જ માણસો નોંધવાના समझ पड़वा <laughs> भानी तबर लावा अपेक्षा जो आप अहिया चोख तो प બઉ ચાર્જ છે સજ રીતે કોઈને કઈ કહેવાય છે એની પરીક્ષા પેલું કે તેમ ચાર્જ નથી તો ડિસ્ચાર્જ છે એવું સમજી લેવાનું આપડે પેલું આપડે એવું સમજી લે ને બાકીએ ચાર્જ ના હોય તો ડિસ્ચાર્જ છે કામ કરું છું શુદ્ધાર્થ માં છું પેલું આપડે ડિસિઝન કર્યું કારણ થોડું બધા પકડે છે દરેક વસ્તુ જુદું જુદું થઈ જાય છે ના એમ નહી તમે આ બે માંલણ હોય છે એટલા પૂરતો ચાલશે અને ઉમાકાંડ છે વલણ ના હોય ઉમાકાંડ તો ખરા તમે વલણ ના હોય વલણ હું શુદ્ધાત્મા છે હોય પછી તમારે ચાર દિવસ તમારે ઉમાન બહુ થોડું નાખતા નથી લલન થોડા આવે છે કે શું વાંધો છે વધારે ભણેલા લોકો હંમેશા પહોંચે વધારે ભણેલા જે હોય વધારે માણસો જે ભણેલા હોય તેને હોય વધારે હું મના છું ને ભાવ રહેશે બેનર એવું નથી બેનર નું નથી વલણ રમત છે તેના પૂરતું ચાર્જ કેટલાક છે તે થાય આખો ચાર્જ ના થાય પછી બે અવસાર થાય ખોદ જાય ની ભાભી ખોદ જાય એવું નથી વલણ વાંધ પણ એવું કરવાની જરૂર નથી અમે અમે એક ઘરો કરી આપીશું ઘરો કરીએ હા તેનો ઉપાય કરો ને તેનું ભલે ઋતુ કઈ ચાન બદલે પછી કઈ નહીં છે દિશા થી અમે કરીશું शब्द बोलिए हाँ हमें एक सपोल थी गई चलो हाँ लू कही तब जाते तो कही तो आवाज जाते जरूर एक बोलती ભાષ્યમાન પરિણામ હોવ્યમાન્ય એટલે આખું જઈ હું ભાષામાં જો થઈ જાય શુદ્ધાર્થમાં શું કરું ભાષ્યમાન પરિણામ ઉભા થાય ભાષ્યમાં એટલે જમ પાસે પણ પાસે દેખાય આતી વસ્તુ નથી ખોટું લાગે ને એવું ભાષ્યમાન ખાલી આભાર શું આભાર થાય ભાષ્યમાન પરિણામ છે રીજવારો હોય તો નથી ભાષ્યમાન પરિણામ બહુ કરશે રૂજવારો વલાંશ તમારે બહુ ભારે રહે છે તો ખબર ખુબ જ એટેન્શન થઈ જાય મૂળ થવા દેજાગ અનુકૂળતા જોઈ એના નક્કી કરે પંડિતજી નું કુકું છે કે શિષ્યો નક્કી કરી ઉજવા આવે નક્કી કરતો નથી શિષ્ય સાચો ગુરુ એ કોણ હતો મુજબ થાય કે આ મહારાષ્ટ્ર નો મારી એરિયા છે આપડે જેમ આ દિવાળી હોય છે ને તો કાલ થી કઈ એક બે જો કાકા જવાનું કાકા દિવાળી કાકા મન ફેરવવા માટે ભૂપેન્દ્રભાઈ પૂછે કે રસ્તા સફળ થયા ખરા થયેલા દેખાતા નઈ હાથ વડો ખા કશું સારું મળે ખાવું તો રોજ રહેતા હોય ને બધું રાખો દાડો ઘરમાં કારણ કે એ શું કે છે કે તારી જાતે ભાઈ કોણ છે તારે સમજવાની જરૂર થી શું કે છે એ ઠીક છે આમ કોઈ સમજાવ્યું હોય તો સમજે ને તમારી માં ખા છે બી પેદા કરવા જોતા રસ્તા નઈ નીકળવાનું બારું બહુ સૂકો છે ઘરમાં બઉ જોખમદારી જબરદસ્ત જોખમદારી ભગવાન ત્યાંથી ખબર જ નથી ને લોકો લોકો મળે કે મળે કે આ મળે નઈ લોકો મળે કે ભગવાન છે ભાઈ મને એમાં આવે જ નહીં ને માનવું છે તારે આપણા લોક શું કે મને ઘેર બેસી તારે કઈક રૂઢ ભાવે ઘેર બેઠી રૂઢ જાય આવશે કેવી રીતે આમાંથી તમે સીતે એકદમ જાણ્યુંલન પડ્યો ને બાર ગમે તો સાપ હોય પણ ગાર વળે નઈ પસંદ ઉઠપ એવું અંદર એકદમ જુદી જાતનું થઈ ગયું તર જુદી જાતનું બધું મેં જોયું મેં અધ્યાય જોયું તું એ તો વસ્તુ શું કામ છે આ બાઉ્યા આપડે જોઈ લીધું જાણી લીધું રોમ પછી ફરી આવો ના આવો પણ જોઈ દીધું જાણી લીધું આપડે ભાઈ અંદર બહુ ઘરે છે પછી શું ખોલવાનું હા આપડે શું કરીએ છીએ હરેક લોકો આ દુખો મને યાદ છે ને મારા પોતાના અંબાલાલ ભાઈ ના બોલે અંબાલાલ આ લોબા છે ત્યાર પછી બોલાય અંબાલાલ કરે એનું તો કર્યું ના આ તો બધું મોટો હોય શું અંબાલો ભાઈ ચાર ગંડા મારી ભાવનગર ના રાજા એટલું શું કરવાનું કેટલીક એવું રાખે છે એવું બધું મળી આવે છે એવું મળી આવેલી આવે તો પાપ બાંધી બને મળી આવે છે મળી આવે છે પણ પાપ બંધી ને તું લે એટલે તારા આજે નઈ તો ઓપ લે કે મેં એવું જોયું છે મળી આવ્યા ઓર જાપ લઈને જાનવર માં જાય છે મનુષમાંથી જાનવર મત જાય પામો નહીં એ તો આપડે જેવી રાખવા પાપ બધા ઓવર ડાબ લે છે બધા ઓવર ડાબ છે તો બધું મનમાં ચોરી ના વિચારો કરતા નથી જૂઠના વિચારો કપડતા ખતા નથી પ્રપંચના વિચારો ખસતા નથી કપટના વિચારો ખસતા નથી પછી શું પાપ જ બંધાય આ તો બધું ના હોવું જોઈએ મળી જતું એટલા માટે દેખ લેવા તૈયાર હતો કે આમ તો પદો પંદર દેખ લેવો સારું શું કે શું કામ નું ભયંકર હતું પાટલા આટલા તાપમાં બફાયા એક કલાક અજ્ઞાતતામાં બુદ્ધિ સારી માણસ બઉ સુંદર વાળો જે બફાય છે એ બફારો એને મનમાં ન થાય બધું આવું કઈ જોયતું નથી બુદ્ધિ વાળા બફારો કશો હમ પડે જારી બુદ્ધિ બુ બો સહન વિધિ કરો વિધિ કરો ને કાલ ની કાલે કરી નથી આત્મા દેશ ને મેં જુદા પાડે એવું વિજ્ઞાન રાખ્યું એટલે તું તારી દ્રષ્ટિ જે વાંકી હતી તે થઈ ગઈ સીધી કે છે શું કે છે અને વાંકી દ્રષ્ટિએ તને મોહ હતો એ ચારિત્ર બોઝ થઈ ગયા છે ડિસ્ચાર મો ચારિત્ર મો એને હવે મનમાં એમ ના થાય ફરી ફરી આવું હોય આવ્યું નિકાલ કઈ ના જે આવ્યું એ નિકાલ કઈ નાખ સારું તો ખારું સારું આવ્યું પણ નિકાલ કઈ નાખી એને કાલે કયું એ બધું થઈ ગયું છે ફક્ત આ જે હોલ પડેલો રહી ગયા પાંચ ટકા હોલ પડેલો ત્યાં રહી ચોખ્ખું કરીને કે પંચાવન ટકા ચૂકું કરે અને હેલો છેલ્લા આવતા સુધી ઘણા પરો થાય જ્યાં સુધી કરતા પર અસંભો હોય એટલે અત્યારે જૈન ના સાધુ હોય એને પૂછીએ આપડે ભગવાન થઈ ગયો પણ આ તો ગાઢ બોલતા છે એવું બને જ કરવાનું છે શું કરવાનું છે એ બધું ક્યાં સુધી એવું એવું કર્યા કરવાનું હે ના કરવું ગુનો છે કરવું હોય ગુનો દાદુલો વિતરાક છું વિતરાગ છે આ બધું ચાલી જાય આ બધા એ બધા થઈ જવા વિતરા મારે તો કોઈ ને કોઈક થયું તું ટ્રેન માં છોકરો બઉ દુખી થશે રડતો હતો બઉ માંડો હતો ને બઉ જોર જોર રડતો હતો કે મેદા ભગવાન સારું કરો કે મને એવું થયું લુ આપડે વરગાડ ને શું કામ છે એવું થતું પછી મનમાં એમ થયું કે આ તો એક જાત અહંકાર કેવાય નિરંકારી બધું મારું પટકો ને નિરંકારી સંપૂર્ણ નિરંકારી આમ શું દા શબ્દ માં નિરંકારી એકદમ થવાનું નથી પહેલું નથી એવું વધારે ધીમે ધીમે આવશે એ કેમ તો આવવું જોઈએ સરસ આવે કે શું કરવાનું છે ये दोहे थे हमने तुम बोलो तुम्हें आज आज तुम्हारे मारे पता आदर एक्टर है कि आज मेहता सर 6 7 अग्निश महात्मा बापू ने त्याग बरोडा सवर अरे लोग में निंदते रहने का है मैंने कभी नहीं रहता निंद से अरे अगोर देव ને લોકનિત્ય પોતા મોટું ભગવાન થાય જ્ઞાની કળા બધું દેખાડે રસ્તા દેખાડે ભાગે પોતે પોતે સ્ટ્રોંગ જ્યા કરે વતન બળ રહ્યા કરે બધું કામ થયા કરે પોતે કાચો પડ્યો એવું થાય છે શું થશે અરે શું થશે એવું કયું બગડ્યું શંકા પડી એટલે ખબર જ ના પડે દાદા પણ કે બહાર ની દ્રષ્ટિ જોવે છે કર્મ બંધાય છે અંદર ની દ્રષ્ટિ જોવે રાત ને સમજે તો બાકી ખરાબરાજ છે ના કરે તીસરા છે વિશેષ પરિણામ ભાવ ગુણ કેવા જોઈએ તો કાયમ માટે રહેવા જોઈએ મુખ્યધાય પણ હોવા જોઈએ આત્માટના ગુણ કેવા જે વિશેષ ગુણ ઉત્પન્ન થયેલા આપડે સમજાય ને વિશેષ ગુણ ગુસ્સા ના જેવા કે આપડે બગીચામાં આ જે જ્ઞાન આપ્યું છે ને આજ્ઞા આપી છે અભ્યાસ માટે આપણે આજ્ઞા અભ્યાસ નું પરિણામ છે કોના લીધે રહ્યું છે આજે વિશેષ ભાવ છે એનું સાતત્ય કોના લીધે રહેલું છે એ તો પછી વિશેષ ભાવ માંથી પછી વિશેષ ભાવ ઉત્પન્ન થયા જ કર્યો પછી તો પછી પોતાની માર્યા તો હવે ફરી પાછો પોતે કોણ છું એ ભાન થાય પોતાનો સ્વભાવ શું છે એટલે સારું જાગૃતિ આવે છે પોતે કશું બદલાયું નથી વિશેષ ભાવ આખી વાંગ ભેલી ભાગી થઈ છે આ વિશેષ ભાવ કેવું હવે વિશેષ ભાઈ આપણા શું લખ્યું કેવાય એટલે સોલ્યુશન માગે સાયન્ટિફિક માગે સોલ્યુશન આવું ના હોવું ઈચ્છા કરી ભગવાન ની ઈચ્છા કરી લીલા કરવાની કહેવાય લીલા એ મને શિખેલો હતો ભગવાન લીલા કરતો હશે આ તો કઈ આ કઈ બહુરૂ છે બહુરૂપી થવું પડે છે ફરજીયાત ગધેડો હોય થાય મનુષ્ય થાય ઢીલ થાય આમ થાય ચોર થાય બારટી થાય બહુરૂપી નહી થવું પડતું કેટલા રૂપ છે બહુરૂ સાથે ત્યાં લીધે રહી છે ભાવક અને ભાવ એક જુદા છે બે જુદા છે જુદા ભાવક એટલે તમારે ભાવ ના કરવો હતો એ કરાવનારા કેટલી ક્રોધ કરાવનારા લોભ લો કરાવનારો એવા કદા બ વસ્તી જ એની વધી ગઈ છે એટલે આને શી દશા થાય રાઘાની દશા સી થાય બીજી વસ્તી ભાવ રહ્યું એમ પછી ભાવક મજબૂત થતો જાય જેમ જેમ ભાવક ભાવ કરાવે આપડે કરીએ તો ભાવક મજબૂત થતો જાય તેમ વધ્યું ભાવ ઉત્પન્ન થયું મળી આવે બીજું કઈ મળી આવે પણ કંટાળે તારે આ કે કંટાળે તાર આપડે કહીએ તમને છૂટકો કરે અમારે જુદા રહે છે ભાવક અને ભાવ બે જુદા રહે છે ભાવક એટલે પોતા આપડે ભાવ ના કરવા આપડે ના કરાવવું હોય તો જિંદગી ચેતક ચેતક ચેતે કરે શું કરે આ જ્ઞાન આપીએ ને ત્યારે ચેતક નામના શિયાળી જાય બાકી શું લખ્યું ભગવાન ની ઈચ્છા થઈ ને શબ્દ ઈચ્છા શબ્દ હમ સાત બાદ નીકળે આમ નહીં સાયન્ટિક વૈજ્ઞાનિક હોવું જોઈએ ભગવાન ઈચ્છા કરે તો પછી ભગવાન કહેવાય જ કેમ આત્માની ઈચ્છા થાય આત્મા કહેવાય ને આત્મા એ જ પરમાત્મા ઈચ્છા કેવી થાય ઈચ્છા ને આત્માને ભાવ કેમ કેવી થાય આત્મા થી પછી આવું સંસાર ભાવ કરે તો એ આત્મા જ ન